છતા જે દુઃખ છે એ પાછળ આપણે ખોટું ભૂલ કરી છે હવે ભૂલ ના થાય તો પછી દુઃખ આપવાનું નથી જો પછી દુઃખ ના આવે બધા સુખ આપે કેમ દુખ છે ભક્તિ કરે તો પણ એ ના હોય કે આપડે બધા મંદિરો જોઈએ તો ત્યાં આગળ પૂજારીઓ છે તો બધા પુરુષો જ હોય છે બેનો સ્ત્રીઓ નથી હોતી બહુ ભક્તિ હોય તો પણ સ્ત્રી કોઈ પૂજારી નથી હોતી એવું કેમ પૂજારી પૂજારી પૂજારી બધા મંતલી કોઈ સ્ત્રીઓ એના માટે ખરાબ ધરે છે તે આપડા લોકો એ નિયમ પાડતા ને તે બોલવાનું છે परमाणु खराब निकले वैज्ञानिक रीतेज्ञानी फॉरिन कर વાતચીત કરીને તમે રવાના છે ત્રણ મહિના કરી રહ્યા જેથી હિંમત હોય એટલે સવાલ એટલે આપડે જે હશે ના આપણે આપણે થયું છે પોતે ઈ પતર થયેલું છે આ ભગવાન ભગવાન બનાવ્યું નથી આવું અને ભગવાન બનાવ્યું પકડી મંગાવ્યું બધા દુખી માં એક બાજુ શું કરાય બધા દુખી ના પછી પોતાનું પર્સનલ આપણા સવાલ આવે ને આપણા જીવન હું નાનો હતો ને ત્યારે મને ભાસ થતો લગભગ ત્રીસ વર્ષ થતો તઈ પણ માણસ આમ કે કામ કરતો હોય તો મને ભાસ થાય કે આનું આમ થવાનું છે અને કહી દઉં તું આજે તને એમ કે શું કેવાય જુઠ્ઠું વાત કરે છે આમ આગળ થી બધું ભસ થઈ જાય કોઈ એક્સિડન્ટ થવાનું હોય કોઈને કઈ ખરાબ થવાનું હોય તો એમને પેલા ખબર પડી જાય ને પેલા ને કહી દે એટલે પેલો બહુ દુઃખી થાય પછી એની અસર એમને પણ થાય એટલે આ બધું નતું કહું એટલે પછી એમણે છે તો પોતે જુઠ્ઠું બોલવા માંડ્યા કે બીજું ત્રીજું કરવા માંડ્યું ત્યાર પછી એ બધું બંધ થઈ ગયું ભસ થવાનું ના ભાઈ એ તો એવું છે ને એ જ્ઞાન જો માણસ થાય નહીં તો નુકસાનકારક છે માંથી આગળ જ્ઞાન જાણવું નહીં અને જાણવાનો કોઈ પ્રયત્ન કરવો નહીં अमुक जगह गाड़ी अथाय बने कचाश मारे चार डिग्री कदाश करू પ્રયત્ન કર્યું દેખાય નુકસાનકારક શું આ જ્યોતિષ દેખાયા છે ને એ સાપતિષ જાણતા નથી એટલે એમને ફાયદો છે જ્યોતિષ જાણતા નથી એટલે લોકો ના એના મન જોઈ અને મળ્યું તમારું ત્રિકાળ જ્ઞાન સારું છે કે અમે બધા મોક્ષે જઈએ એના માટેનું તમારું ત્રિકાળ જ્ઞાન સારું ને એ સાચું ને જોખમ છે બધું શિકા નું ભવિષ્ય માટે શું બનવાનું છે દેખાય ભવિષ્યની વાત દેખાય જ્ઞાન દેખાવાથી તમને અપસાન થયું ને નહી સારું નાની વાતે ખ્યાલ આવું હું ઇવન અમેરિકા નું ઇન્ટરવ્યુ માટે આવ્યો બરાબર मारो थो <laughs> सब त्री आती बस आती जोखम नहीं पंदिरोम बंधा होस्पिटल बनाता घना बंधाए घना पुष्क बन मंदिर बंदाए मंदिर मंदिर प्रजा मंदिर ना, ना हो तो चाले तो याद हाँ भगवान याद नंदिर ए भगवान नहीं तो धंधा ना विचार भाई दुकान तो त्या दुकान अहड़ा लगता है <laughs> बंदाई चार ध्यान चार ध्यान रौ... एक रौद्र ध्यान चार ध्यान आखा जगत न जीव मत हो एक रौद्र ध्यान बीज आर्थ ध्यान तीज धर्म ध्यान चौथु स्व्यान ધ્યાન શું નામ શું લેરી પ્રસાદ ને મારું બગાડ્યું નુકસાન કર્યું બઉ ખરાબ માણસ છે એવું તમને સાંભળો એટલે તમને ગુસ્સો થાય કે ના થાય ના તમને ના થાય બીજા લોકો થાય કે ના થાય અપમાન કરે अपमान भाई के गुस्सा कपायर गुस्सा गुनेगार गुज आ तो जानकारी नहीं कहवा आप मेहमान आयो हो जाए नही मन में उसे रात आप तेन चार रूमो हो रा दस अग्यारणस आगे तो आप बहुत अंदर दस अग्यारे પછી આપડે આવો બધા દેહ થાય ને આબરુ વાળા સંસ્કારી કરે ને થોડી થોડી ચા થોડી ચા તો એ લોકો પાકા હોય કે અત્યારે ચાબાર હોચડી કહીએ છે તૈયાર રાજીવડાવવું શું કયું અંતે જેટલો કાળ દેવાના છે એટલો કાળ દેવાના કોઈના હાથમાં સત્તા નથી કે જતા રહે તો ભાઈ ભાઈ જયારે પૂછે હા તમારા ઓરખડવા ક્યારે જવાના છે ભાઈ રહ્યું કોરોના તો જઈ ફસા હા આ અહિયા અમે બધા તો આવ્યા પણ આ છોકરા ને અમારા છોકરા નો સંસ્કાર જાળવી રાખવા હું કરશું અમે બધા તો અહિયાં આવ્યા અમારા છોકરાઓ છોકરા પીસો નહી મોટા ભાગના સીસી નથી મંગાવતા દાદા એટલે તમે तब पे खाओ छोक हटस नही हड़ता संस्कार समझा पाया छोरा खावा नुकसान थाय नुकसान थाय बो વધારે પડે છે તમે વાતાવરણ માં ક્યાં મુક્ત રે એટલા માટે તમારે મહેનત કરવી પડે હિન્દુ તમે મહેનત ના કરવી પડે મોક્ષ એટલે શું કારણ કે જીવ માત્ર સુખ ને ખોરે છે તમામ જીવ સુખ ને કોઈ જીવ સુખને ખોરે નહી પણ આ કલ્પિત સુખો છે કેવા છે તૃપ્તિ ના થાય સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય કલ્પિત સુખો કલ્પનામાં તમને ગમે સાચો સુખ નહીં જાય નઈ મારા પછી પચીસ સાચું સુખ સનાતન હોય સાચું સુખ આવે તારે નિરીક્ષક દશા વર્ષે એક જ ને અન્યાય થાય બીજા ને અન્યાય ના થાય એવું નહીં બધાને ભેગો અન્યાય કર્યા હળો બળો તો મારે શું કરવું પણ પછી એમને રોટલા કમાવા હોય જયારે બધા મામા ધોરણ આવે છે બધા આપડી ઈચ્છા આ બધા દિવસ કેમ છો પડે આવે પોતાનો દિવસ અમારે एक छोड़ो तो करार सही ली क्या अगर कर ये एगरिम्ते तुमने एगरिम्ते तुमने एगरिम्ते तो कोई दखल नहीं प्रोजेक्शन भगवान हाथ गो नहीं તમે અહીંયા અને જે અહીંયા કયો માલ આવ્યો હિન્દુસ્તાન ખરો બ્રિલિયન્ટ ભોગવા માટે બાકી કઈ બધા પૈસાની લાલચ નથી આવેલા ભોગવ્યા હા મોટા ભાગના પૂછો તો કે બધા અમને આખો ખાલી થઈ ગયું જોઈએ છે આ બધા અહિયાં અમે આવ્યા અહિયાં આવ્યા બધા ને હવે સંતોષ થઈ ગયો ડોલર જોયા ટીવી જોયા હવે પાછા જવું પણ જવું જવાનું કઈ મન નથી થતું પૈસા ડોલર જોયા ટીવી જોયા બધું વૈભવ બધો જોયો સંતોષ થઈ ગયો હવે પાછા જવું છે પણ જવાતું નથી છોકરાઓને પ્રદર્શન બધાનો અનુભવ એવો છે કે હિન્દુસ્તાન કરતા બધા મગજ ઉપર શાંતિ વધારે છે મગજ ઉપર શાંતિ વધારે છે કેટલાક લોકો ને એવું કેવું છે કે અહિયાં બધી સુખ વૈભવ છે છતાંય બધું જ મળે છે ખાવા પીવાનું કશું કોઈ ગુજરાત મુશ્કેલી નથી છતાંય શાંતિ નથી અશાંતિ જ રહે છે બે સમાન રે તો આ તો ભૌતિક વસ્તુ વધતું આમ થઈ ગયું તો અધ્યાત્મ આમ થઇ ગયું એટલે દુઃખ છે અધ્યાત્મ ભૌત આટલું આટલું ઊંચું રહે તો ભૌતિક આત્મ નીચું નવી ગયું હોય તો તારી છે કે પણ આ તો ભૌતિક આમાં થઈ ગયું માણસ ભૌતિક સુખ હોય ને અધ્યાત્મ જોડે હોવું જોઈએ અધ્યાત્મ હોય તો ભૌતિક હા દેખાય છે તો જ્ઞાની પુરુષ છે શું છે જ્ઞાની પુરુષ મય ભગવાન દાદા પ્રગટ થઈ ગયા અંદર હું જ્ઞાની પુરુષ છું જ્ઞાની એટલે વર્ગી ઓબ્ઝર્વેટરી જેવો કેવું તમામ જાતના પ્રોબ્લેમ આવે પણ ભગવાન તો નહી ભગવાન કોઈ પણ પૂર્ણ થઈ શકે એમ નથી અત્યારે એટલે તમે દાદા ભગવાન અસીમ થઈ જાય બોલ્યા કોઈ દાડો દાદા ભગવાન अकीम जय जयकार हो जय भगवान ना अकीम जय जयकार हो बोलो भाई बाल सुदारबद बाल सुदारबद बाल सुदारबद शाकाती दान शाकाती दान बाल सुदारबद बाल सुदारबद बाल सुदारबद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 about to dara bhagwan about to dara bhagwan i benedi dev haate dev bolu okay if you the uh, what you was speaking i about to dara bhagwan i about you and your husband speak together okay for for one hour, mm -hmm. one hour and that will help you to clear this what you have uh, do it every day okay okay with mm -hmm. can more yatra khila danka ho dadan mor yatra to apne chacha bhi aap so matlab moto hai hai koi apne live a chaste my husband probably won't believe in this you go you go ahead doing what you what did i have told you to do yourself okay you do it ચરણ વિધિ છે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 i bow to god of the quant i bow to god of the quant i bow to god of the quant i bow to god of the quant i bow hmm. to god of the quant are photo alo ple chopri alo photo moti apo lingge english chopri nahi kari ruko chapri sangle sabai ayva nahi hmara api dad he vasan bhai ave na tarat api si આ? દાદા એમ કે મેરેજ માં બી આમ તેમ છે એને બી મેરેજ માં આમ ટાઈમ જ છે જરા થોડા પ્રોબ્લેમ છે મટાડી yeah. દેખાશ The rest Link. will follow. Daddy's name is KK. He is a big man. No, big man. He was a big man. But he did not have to do anything. He was a big man. I bow to Darabakwan. I bow to Darabakwan. I bow to Darabakwan. I bow to Darabakwan. I bow to Darabakwan. My son is a son of a son. My son is a son of a son. પરિવર્તન નહી કરે એ પાડવામાં દાદાશ થોડી લાગે છે જે રીતે પાડવાનું તમે કું થાય નહી કોઈ અને પડતી નથી દાદા કાચી રે નહી કાચું તો કઈ ના બોલ્યા એવી અમુક અમુક શબ્દો બોલ્યા હતા એવી બધી બોલ્યા હતા તો બધા પણ કેટલાક લાંબા વાક્યો ફેરફાર થઈ જતો હતો લાંબા વાક્યો ફેરફાર જરા થઈ ગયો હશે જે વિચાર આવ્યો જોયા કરો રાક્યો ને એમાં કઈ ફેરફાર થઈ ગયા લાગ્યા છે તે લોકો આ તો બે ભાઈને કઈ પૈસે પૂછવા નથી બેહી એ હું બોલવાઈ જરા કોરા બોજો ભાઈના કોરા તો કોરા કઈ નમે ગમે તે મસ્ત ખાય ને તો એને દૂધ પીવે સાથે દૂધ પીવે આવો રોજ મારો મારો લોગ રાગને દે કેટાય કે ભાઈ ચાલો ચાલો ભમણા ચાલો સ્ટાર્ટ કરો નાનક પર આ આપડા મિનિસ્ટ બાળુ નાઈક દેતા છે ને છે મારો હાઓ હાઓ બરોબર જોડે સુજાવા આ સાખું ખાતાસ પટે મામાની ફોરવાડી ફોરવાડી વાત બેઠી હતી વાડીમાં મિત્ર કરતાય નમસ્કાર જય ગુલાબનો પધંધો કરવા કે કરે છે ગોરજીવ પજરબો થયા કરે પોર બેજન સોર ના થાય પાંચ ફૂટે આયગે Om in pair of wine the world is incarcerated, God has not pledged this world at all the for the scientific circumstantial evidences. 've been proud of a lot of scientists about the society and the цар of contenients about lack of salvation or how the people have discussed this. Pray not to do it! બીજા કોઈ પણ ભાઈ નથી પ્રશ્ન લખીને આપતો હોય કે વધુ વધતા હશે લોકો જૈન ધર્મ પાડશે કે શું લાગે દૂર દાણી થઈ જાય તો સેન્ટ્રલો લઈ લે પછી આ ભેગા થાય એમ થાય ભેગા થાય ત્યારે અમે સસ્સે થાય ભગવાન ના દર્શન કર્યા મૂર્તિ મૂકી ને જય મધે થોડો ઘણો ભેગા થાવ કરો બિનિંગ ક્યારે થઈ જાય થતો હોય એ જઈ જ નઈ <coughs> देखे देखे अमेरिका मा जैनो मांाहहार करे तो आप कई कौ બિલકુલ બોલાય દઈ નાભે જ નહીં અમેરિકા જીવન આપે જોયું એમાં અમેરિકાના જૈન લોકો પોતાનું જીવન કેવી રીતના ગાળે એ માટે આપણે અને કેવી સુંદર ખાવાનું મૂકીને આપને બચ્ચા ખાડા મરઘી ના બચ્ચા આપણા એના પખેલા ભાગ છે એના બચ્ચા ખાઈ જાય આપણા બચ્ચા ખાઈ જાય શું કરીએ પચી બધું થાય નહીં જય ચંદ્ર જય તો માયો હોય તો એનાથી પરિ લક્ષ અહિંસા નો ધર્મ आ, दादा भगवान ने तीर्थंकर रेवेमा सू फेर लिए दादा भगवान और तीर्थंकर ए बेमा सू फेर छे बहु बे तीर्थंकर भगवान ने दादा भगवान दादा भगवान तो एक प्रकट થયા છે तीर्थंकर भगवान तो ही परेनी तिग भूमि से दे भूमि वरदाती से एक आटा है जो अंग भय हो तो अंग भी जाए चलो तो तू बैठ जा तू હું આમ કહી નમસ્કાર કરું છું ચૌદુખ નો નાથ છે અરે શુદ્ધ સ્વરૂપ છે સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે જે ભગવાને અમુક પાછલા ભાવો પોતાના જોયા તા એ રીતે દાદા ભગવાને જોયું છે ભગવાન એમ કહી એટલે અતિશયો કેટલા બધા હોય કેવળી ના પશુ ના થાય એટલે ભગવાન ના શું કહેવા માં આવે છે કરવા દે આયુન મુખ્ય ચિંતા કરી હું ચડાવું કેનાર એવું ના સ્વભાવ છે મનુષ્ય સ્વભાવ છે મનુષ્ય થી પાર ગયેલા હોય છે ને તો પછી આ બહુ આવે છે બે લાખ રૂપિયા દવા મળે છે લાઈક કેવાથી છે ખાલી ધંધો થઈ ને મારું નામ સરદ ઝવેરી સરદ ઝવેરી સરદાર પાટણ આપ્યું ના હું આમ તો મુંબઈ માં વડીઓ નું ગામ આપી સમજ જૈન કાર્યતા છે ભગવાન ની આરતી કરવાના સેવા પૂજા કરવાના એમના જ ખુબજ મહેનત કરે છે મરઘીને કરતા આવે મમતા છે ને ભાઈ મમતા મમતા તમારે જે કરવું કરજો સાત બીજો બેભાન છોકરા તારે કાપી તારે જાતે કહી શકે તારે નાકિતે મરઘી કાપીને બજી કાઢી તો છે તો થતું જ નથી આપા જૈલો કે તું થવાનું જ છે તો પછી રોય જોવાની શક્ય નથી નાકવારમાં એ તો મેં ભડ દે કે તે એને બ્રહ્મણને કહી તાકી ભ્રમણના થાય તે આજ સાફી ભ્રમણ પડાય મારે ઓન ઓન ભાઈ હા પેલી તે તમારા ધ્યાન માં છે એવા કોઈ જ્ઞાની પુરુષ કે જે અહિયાં આવી શકે અમેરિકામાં જૈન ધર્મ પ્રચાર કરી શકે હા જૈન ધર્મ આવી શકે આ ટાટા જૈન થયા છે મોત માં જવાના ભારત થી અહિયાં આગળ અમેરિકામાં કોઈ એવા અમુક જ્ઞાની પુરુષો અહીંયા આવી શકે ભારત થી શું આવે અમુક વ્યક્તિ जैन धर्म ज्ञान जामलता पैन धर्म नी जाए ને ના હોય પણ નામ એ કે ઓછો ના થાય એમ કે છે કે હમ્પી માં જે માતાજી છે એમને ખાલી કેવલ જ્ઞાન એટલું જ નથી બાકી ના જ્ઞાન છે બે જ્ઞાન થતા ચાર જ્ઞાન ની વાત તો તાર આને મેં વખાણે મને મનથી અનુભવ કરે કે સક્તનો યોકે હવે બરી મિત કે ના બુમણ જેન સંવાદ કરી છે એટલે આ જૈન ધર્મ કહેવાય તો કીતાનો માર્બાર છે કે તીર્થો પર રહે છે ને દી ના તાળો બને કે બાકી વાર ના હોય ને કઈ બોલો વાત જોડે તો નાદારી ના સ્ટેજ ઉપર નાદારી તો હારી નથી બાળકો એવું જોઈએ આત્મસૂત્ર પોતાના જીવનમાં અપનાવ્યું હોય આવીને જો ઉપદેશ આપે જ અપડાવીને શીખ્યા છે જેને મનમાં પોતાના